અમારો વ્યવહાર વ્યવહાર કેરાય તો સંયમ ના હોય તો વ્યવહાર જ ના ગણાય ના ગણાય બીજી માન્યતા એ છે કે નવસો ભાઈ જોયા ગમે ભાઈ તમે દાદા આવું ને તમે આ જયારે રસકીય વાણી વાપરો ને ભગવાને મારી બધા જાહેર નહીં કર્યા मैं से करी थी एक के, के नी, मेरे जाए जी जी जाए, जाए।, जाए। तो तो ना रा, ना थे फिर आज्ञा हर जो है नक्की राय सवाल नक्की रा પછી ચૂકી જાય ને ત્રીસ ત્રણ ઓગણીસો સિતોતેર જાગૃતિ વ્યાધિ એટલે સારી પીડા થઈ હોય વાગી હોય મા આધી વ્યાધી માં સુખ જાય નહી સમાધી કઈ શકું શું થયું છે બાકી નાક દબાવી કરે એ તો દબાવીએ તો ભાવ કરવા એવાય કે. શરીર ને કષ્ટું ભાવ કરવા એ શરીર શરીર કઈ એવું છે કે આપડે આ ઘરે બીજું છે જુલું જ છે તમે મારું માનવી કરો કે હિંસા થાય ને જે વસ્તુ જૂની છે તમે સુધાર મારશો તો આ તમારું નાય બરોબર ઉકેલ લાવી નાખો ઉકેલ એવું આપણું વિજ્ઞાન કે પ્રવીણ બીજા સ્ત્રી આપડી ઠરી છોકરા હોય તે ઠર્યો આપડો એટલે મધું લાગે વર્લ્ડ માં ભેરાઈ ગયો ગુજરાત ના એક નમજ એવું પણ આ નિન ચેતન ચેતન ચેતન છે დასતુતા મતલબ કે ઘણા લોકોને નિતાર્થક ફક્ત એ હું સંતાન દેતું છે હું માનન છે રોમલી છે અને રામલી જે આવતો રોગ હોય છે અને રામલી રાઈટ કરી દે છે એટલે આવતો રોગ થાય નહીં અને કામ અધૂરી જાય નિતાર્થક છે પરંતુ પ્રભિયત્રેકાર ભાવના ઈચ્છા છે અક્ષર આ યતિ એનો માલિક પોતે હોય કે એના માલિક ને માલકી મેળવું ના હોય રસ્તે ક્યાંક આગળ આને કરતો હશે એ તો ભરતે છે પણ જયારે મુશ્કેલી આવે ત્યારે જ્ઞાન હાજર રહે એવું તમે જો વાંધો ના ઉઠો તો જ્ઞાન તમે જો હા જાઓ તો પછી જ્ઞાન શુદ્ધાત્મા એ જ્ઞાન છે એટલે આ નહીં હારી જાય સ્વભાવ છે નિરાકરણ નિરંતર ચેતર ચેતર એક દોસ્તા એક કરેતવી દેશે रोगी होने जरा लगे बी મેં તો તુલ વિચાર ગયા તમારા વિહાર વીસ હ પૈસા નું ખાતા હારી બધું વધારે પડતું નુકસાન એક આપવા એકદમ વધારે પડતો થાય તો પેલા એમ થતું કે નહી જતું તો શું થશે મોડા ઘરે નુકસાન ધંધા જોડી ને તોફાન ના હોય ત્યારે ના દ્રષ્ટિ માં સુખ છે એવું જેને દેખાય ત્યાં આગળ સંગીત છે આવે એમાં લખ્યું છે કે આરણ પરિક્રિયા કરી જ્ઞાન ઉત્પન્ન થાય છે બેઠા ઉઠે આરામ કર બેઠે જૂલા પણ ખંડાય જવું પડે પાછું ના પડે લગ્ન આરંપરિક નેતા ભગવા ને કયું આરંપરિક રીતે સમજ્યા નહીં એમની ભાષા આરંપરિક રે તને આરંપરિક જોડી દેલા છે બધા આરંપરિક છોડ્યા સિવાય બધા જ્ઞાન આત્મા સમજી દે ભગવાને કઈ નું શાંતિ કરું પણ ભગવાન ને વાત લોકો સમજ્યા માંથી મારા હાર તરીકેટલા તૂટ્યા છે તકે થોડાક કૂટા કેવાય આરંપ ભગવાન ની ભાષામાં આરંભ ના થાય અને આત્મા નો લક્ષ શ્રમિક માર્ગ માં કેટલો પ્રયત્ન કરેલ આવે રાખ્યા કરે શું કરે એ પોતે લક્ષ્ માં રાખ્યા કરે જેમ આપડે ધંધ્ર હોય ને ચંદ્રા ને લક્ષ્મ રાખવાની હોય ને જેવું આત્માને લક્ષ્મ રાખ્યા કરે આવા ગુણ મારો અનુભવ કરાય અને પ્રયત્ન કરવો પડે એનું નામ અનુભવ નહીં પ્રતિબિ આપડે બરોબર નહીં પછી બરોબર નહીં એવું કે તમને બરોબર કે પ્રબોથે કર્યું છે કે આ બે કાંડે નીકળી તે દરમિયાન હવે જો ઉતતેજ જાતું હોય કુમુબો થયો છે જે થર્યો કોઈ પ્રબોથ નહી ભાઈ ક્યાં ફલાંકાઈ બોલતા હોય તો સૌથી થાય કે આમ કેવું હોય કે ચારેક તરફ આવડે ને તો જોગળી તો આજે હું જ આગળ સર પ્રાપ્ત થશે એમાં લાભ થાય પણ પ્રગતિમાન છે કરવાનું કુદ ને તો તમે જોયો હું શુદ્ધાત્મા કુદ ને જોઈ શું તો પૂજા કહેવાય જ્ઞાની પુરુષો બધા જવાબ આપી છે ગમે તે પૂછ્યા પુરા તમારે આપે તાર નોંધો કરે નોંધ કરી અમને અનુભવ છે વસ્તુ મારી અનુભવ એમ કહી શકાય બીજું પૂછતો મારી પાસે નહીં કામ ચાલુ કા હોય પ્રકૃતિનું તમામ થોડું નથી પ્રકૃતિ માં આવે ગટલો બદલો જાગૃત થયું ભૂલો ના દેખાય બધાચાર્ય બધા બધા છે ભૂલો કોઈ ના દેખાય નિપક્ષ एकदम थे थे इसे बड़ी हो एक जानी जानी पहला यहां यहां तो चमत्कार ભાવ નથી થતા આ સુખ જયારે રમીધા પછી પછી ના વિચાર જ બનતી જાય નહીં માસ ને સુખ જુખ મળતો કાદો માં અગાઉ પણ આ બહાર કાપ લાગે છે કાદો માં બઉ સુંદર સુખી રહેશે વિષયો ગમતા પણ આ જ્ઞાન એવું છે બધા વિષયો જાય ખરી પડે પણ અનુભવ કરીને એ કરો સુખ જ ફળે છે ને સુખ મળી ગયું તો વિષય તો બહુ બળતરાવ હોય ને કશું જ્ઞાન ના હોય બળતરાવ હોય સંકેત ના હોય શું સારા વિષયમાં બળતરા હોય પણ હાથ ધારે વિષય માં તાર જ ગણ ચાલે પડે એવું જગત છે રાજી ખુશી થઈને આપે છે કોઈ માગતા પૈસા આપે બહુ રાજી ખુશી થઈને આપે છે ધન્યવાજ પૈસા આપીએ સ્વપ્ન નથી કરી રહ્યા ચાલો તારે બોલાવો તમે ગેરી મને આવું મૂજ રાખો ધ્યાન રાખ નિર્માણ ભોગવવું પડે છે આપડે આ તો વચ્ચે નિર્માણ આવે છે ચપડી માંથી અનુભવ જ્ઞાન થાય રાખે આવે ચપડી માંથી પસ્તાવો થાય જય સત્તી ચાર પદ બરાબર નથી બરોબર છે પણ તમને એટલા માટે પહેલો અભ્યાસ કરવા માટે આ પદ ના હોય કે દ્રષ્ટા શુદ્ધ પણ હોય છે તમે બે કલાક ગયા શુદ્ધ પણ હોય હજારો પદ બનાવ્યા છે એની પાસે સાયંત્રીતા થાય મન વચન કયા એ પદો જેવા છે એ બહુ સુંદર વસ્તુ છે જ્ઞાતા દસતા રહેવા માટે બહુ સારામાં થાય ત્યારે કદર વાળા ક્યાં એવું પેપરો માં આવશે કે આ એક પદ અજાય અને તેમાં આખું બેસી બેસી કર બીજું કોઈ પણ વાંચું કોઈ પણ શાસ્ત્ર વસ્તુ જ્ઞાતા દસ્તા તમે લઈ શકો નહી બધા પદ જોઈ લો તેના કરે મેં ઘણી વાર નહી આવું સર અને આટલો વિજ્ઞાન જોડે આ નીકળ્યું એ લોકો તારે લોકોને ઘેરમાં નથી બઉ ડેવલપ થયેલા હતા આપડા બ્રાહ્મણ હતા બધા પારંગત થઈને પછી પાછું પારંગત થયેલા પાંદડા મહેસાદ થાય મહેતા સાહેબ થી છ મહિના છે જાણવા જેવું છે તો ધર્મ ક્રમથી છ મહિના પછી એક દારા આયા પછી મને કે છે છે wow. મેદ્ર <tom> <tip> <tip> હત દેનું સંગ્રહ સ્થાન આ કમિક માર્ગે જૈનોનો અન્ય કમિક માર્ગ વૈશવાનો કમિક માર્ગ મુક્તિનો કમિક માર્ગ મુક્તિનો કમિક માર્ગ બદલ કમિક માર્ગ કરો હવે કમિક માર્ગ જૈનોઓ ખેરે જૈનોના બસ એકલાના કમિક માર્ગે તો નથી તે અમદાવાદ શહેરના ગ્રવે કમિક માર્ગ બેગમબાઈનો સપનબાઈનો કમિક માર્ગ કે છે આ તો જેલ સંગ્રહ સ્થાન છે મેગિનિંગ છે એ બધાના વિચારો એમાં સારા વિચારો મતભેદ તમે ચાવો આગ્રહ્રહ્રુરાગ્રો પછી એમ કહ્યું કે આપીઓ બધા સાંભળવાની ઈચ્છા બહુ આવી ભાવના થાય છે આ તો બધાને કામ લાગે ને સદી માર તો કામ લાગેઓ પડે આપડું અભ્યા છોકરા ये विद्या गरज नहीं करता करेतन धर्मवीर जात कोई वस्तु बोर्ड मारयो नहीं कहता धर्मवीर नहीं जात नहीं कहता बोर्ड मारयो नहीं केम बहु लोग ऐसा करते सुनते ग्रहण भेद ना धर्मवीर जात ना तण गणित भाजे किस कहो तीर्थंकर नूर ये नोट तो बराबर समझाइता है हां યામ યામ બધા વાતો સમજવા જેવી કે આ જ ધર્મે ભેદ જાતના તો આ જ જોઈને ખબર ન પડે હા જો સુદગ્ઞાન હોય તો ધર્મે ભેદ તો હોય ત્યાં કહે છે કે જાત કે નહીં એ દેખ દેખતે જોઈ છે નહીં સત્ય આનો બે генોાર્થ છે લિંગ લિંગ લિંગનો અર્થ શું લિંગ લિંગ એટલે પછી આત્મા સિવાય ભૂતગળ ત્યારે લિંગ કેવું Shri-Ling, લઈ ગયેલા કપડા ને લિંગ રેટ કેવાય કેવું અગર વ્યસ્ત શીખ ગયા તો ઘરે પણ લિંગ ઉપરથી આ બધું સ્ત્રીલિંગ પુરુષ લિંગ શીખ લીધું તિંગ જા એટલે આ લિંગ ઉપરથી આ બધું આને લિંગ કહેવાય છે પછી લિંગ ઉપર તો બધું બહુ આગળ લઈ ગયા તો મૂળ લિંગ કહેવાય આત્મા સિવાયના બધા ભાગને એમના મરવા સંબંધમાં પેલા વિભાગના વિભાગે અમુક દિવસે પછી લિંગ નો અર્થ પહેરે લિંગ ને લિંગ કે છે Murti-N З З Trً J Stage Murti-N they said little admission H- увер, little admission is good In the waiting room it also has a little link B- he said this This is the pink vertex પંચમ તારીખ માં આવે વર્તના પાંચમા વર્તના પર પાંચમા પંચમ સ્થાને કહે છે એટલે વર્તના પાંચમા સ્થાને છે એટલે આ પાંચમો ધારક છઠ્ઠે તારે એક સ્થાનક આગળ હોય અંદર નું અંદર નું એક સ્થાનક આગળ હોય અંદર એક સ્થાનક આગળ હોય એમ કેમ કેવું માન્યું છે કે મારા દાદા ભગવાન એટલે યુગોથી એકલા લખે એમાં જ મારા એકલાન છે દાદા દેવીતે લખી અમૂદ અમૂદનો અમૂદ અમૂદ અમૂદ માટે પૂછે હ બોલે એમ ના કે અમૂદ કે તને ગા લગાને કે ગાતો નથી આવતા એવું લાગે મારા જે અજ્ઞાત એમને કે દાદા જો જેળ કે અમૂદ કેમ કેમ આવ્યો છે અબૂત થયા પછી તારું જ્ઞાન આવે છે બુદ્ધિ હોય તો વ્યવહારિક અહંકાર હોય જ્ઞાન જ્ઞાની હોય તો વ્યવહારી કેવું બુદ્ધિ તો પામડી જ નહીં એ તો સંસારમાં બુદ્ધિ નો સવાલ શું છે ઘણા જાય તો ગાડીમાં જાય તો નફો ઘટ દેખાવે શું કરે નફો એનો સવાલ મોક્ષે જવાના લાયક નથી લાયક થશે તારે આજ્ઞા પાણ નહી તો પછી ઉભા થાય પામ્યા એમ આનંદગુરુ યોગથી રોકાય અન્ય ઉપાય કર્યા પછી પ્રાય પાસે એની આજ્ઞા નો આયોજન કરવું એ જ ઉપાય બીજો ઉપાય અને અમારી આજ્ઞા કઈ કોઈ નુકસાનકારક છે અને જ્ઞાનીપુર ઘડે તે બુદ્ધિ બુદ્ધિપૂર્વક નું નહીં જાગ્રત નથી થાય અને અમે અહંકાર શું નથી એ અહંકાર શું નથી એમને જાગ્રત થવાનો બાકી છે અમે જાગ્રત થવાનો અથંતો છે નફો દેખાતો જ નથી નફો દેખાતો તો જયારે અજ્ઞાન ચાલે નફો દેખાતો નફો તો નુકસાન ઈ પણ ચાલે તો પાપ જાય બુદ્ધિ વાપરતા બધા પદો ગાય ને એ પોતાનાત્મા નું શુદ્ધાર્મા નું કીર્તન ગાય છે આ પોતાનું બધું બધું પોતાનું છે અમારું કહ્યું નહિ અમે તમારા એટલે બધું પોતે પોતાનું છે દાદા તમારે શીખવાડવાનું છે ભાવો એના આપણે કહ્યું માથું ગોળીને ખાવે શું થાય એ જોયા કરવાનું બુદ્ધિ નો ભાવ આવે શું બુદ્ધિ આમ કેતા આમ કરો ને આમ કરો પેલી જગ્યા મળશે કે